સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક હરિજને પ્રશ્ન પૂછ્યો જે મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસ રહે છે ત્યારે સ્વામી બોલ્યા જે ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરિયું બેસી જાય તો કેટલો પ્રયાસ પડે ત્યારે કહ્યું જે કાંઈ પ્રયાસ પડે નહીં ત્યારે સ્વામી બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ માટે કાંઈ ચિંતા ન રાખવી ત્યારે વળી પૂછ્યું જે પાંખ તે શી સમજવી ત્યારે સ્વામી બોલ્યા જે આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે એમાં કાંઈ સંશય નથી એમ કહીને વળી બોલ્યા જે ત્રણ પ્રકારના પંખી છે તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારા ઈંડા સેવેવા છે ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારા સેવ છે અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવ છે તેમાં વૃત્તિ દ્વારા ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે ત્યારે કહ્યું જે ન રહે ત્યારે સ્વામી બોલ્યા જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે ન જ રહે એ તો દ્રષ્ટાંત છે એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારા સેવ એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે તેની પાંખમાં પડ્યા છીએ માટે કાંઈ કસર રહેશે એમ જાણું સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન કરતાં કરતાં ક્રિયા કરીએ તો અંતરમાં ટાળું રહે ને અંતરમાં ટાળું જોઈને મોટા સાધુ રાજી થાય ને જેની ઉપર મોટા સાધુ રાજી થાય તેનો જીવ સુખ્યો થઈ જાય ને જેનું અંતર ધકતું હોય તેને દેખીને શું રાજી થાય ત્યારે કહ્યું જે ભગવાનને સાધુ તો બહુ રાજી થયા ત્યારે સ્વામી બોલ્યા જે જો મહારાજ રાજી ન થયા હોય તો આવો જોગ ક્યાંથી થાય તે મહારાજે પોતે કહ્યું છે જે મારો રાજી થાય તેને બુદ્ધિયોગ આપું છું કાં રૂડા સાધુનો સંગ આપું છું તે બુદ્ધિયોગ તે શું તો બુદ્ધિને વિશે એવું જ્ઞાન જે ભગવાન રાજી થાય ત્યારે પૂછું જે ભગવાન નિરંતર રાજી કેમ રહે પછી સ્વામી બોલ્યા જે ભગવાનને નિરંતર રાજી રાખવા હોય તેને ભગવાનની આજ્ઞા લોપવી નહીં અને આપણને ભગવાનનું સ્વરૂપ મળ્યું છે તે વિના બીજે સુખ ઇચ્છવું નહીં ને ખરેખરા ભગવાનના સાધુ હોય તેનો સંગ રાખો તો તેની ઉપર ભગવાન ને મોટા સાધુ નિરંતર રાજી રહે એમાં કાંઈ સંશય નથી સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે સત્સંગમાં એમ વાત થાય છે જે જીવ ભ્રમરૂપ થઈ જાય ત્યારે પૂછ્યું જે સત્સંગમાં વાત તો થાય છે તોય જીવ ભ્રમરૂપ કેમ થતો નથી પછી સ્વામી બોલ્યા જે એ તે કરીને સત્પુરુષમાં જીવ બાંધ્યો નથી અને સત્પુરુષમાં જીવ બાંધ્યો હોય તો તેનો વિશ્વાસ ન આવે ત્યારે વળી પૂછું જે એ કરીને જીવ બાંધ્યો હોય તેનો વિશ્વાસ કેમ ના આવે ત્યારે સ્વામી બોલ્યા જે આ જલે ભક્તે મારા સાથે જીવ ઘણો બાંધ્યો છે પણ મારો વિશ્વાસ ન આવે એમ કહીને વળી બોલ્યા જે વિશ્વાસ તો હોય તો પણ નિષ્કપટપણે વર્તાય નહીં ને નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂ થયા વિના રહે નહીં એ સિદ્ધાંત વાત છે સ્વામી અરે સ્વામીએ વાત કરી જે એક દિવસ સ્વામી નાના નાના સાધુ પાળા અને બ્રહ્મચારી સામૂ જોઈને બોલ્યા જે દેશ દેશાંતર બહોત ફિર્યા મનુષ્યકા બહોત સુકાળ ઝાકું દેખે છાતી ઠરે વાકા પડ્યા દુકાળ એમ કહીને બોલ્યા જેમ મહારાજને જોઈને સમાધિ થઈ જાય ને જીવ સુખ્યો થઈ જાય છે તેમ નિરંજનાનંદ સ્વામીને દર્શને કરીને સમાધિ જેવું સુખ વર્ત્યા કરે એવાના દુકાળ છે ત્યારે પૂછ્યું છે જેને દર્શને કરીને છાતી ઠરે છે એવો એમાં શો ગુણ હોય જે આગલાને જોઈને પોતાની છાતીમાં ઠરે ત્યારે સ્વામી બોલ્યા જે જેની સામૂહ જોઈએ ને વૃત્તિ પાછી વળી આવે ત્યારે છાતી ઠરે છે ને જેની સામૂહ જોઈએ ને વૃત્તિ ચડાયમાન થાય તો તેને દેખીને છાતી ઠરે નહીં ત્યારે પૂછ્યું જેને દેખીને આગલાની છાતી ઠરે છે એવા ગુણ આવ્યાનું શું કારણ છે પછી સ્વામી બોલ્યા જે એવા ગુણ તો ન જ આવે તે ગમે તો ભેળો રહે કે સેવા કરે ને ગમે તો કહે તેમ કરે તો પણ મોટાના ગુણ તો આવે જ નહીં ત્યારે વળી હાથ જોડીને પૂછ્યું જે હે મહારાજ શો ઉપાય કરે ત્યારે એવા ગુણ આવે ને વચનામૃતમાં તો બહુ ઠેકાણે કહ્યું છે જે સત્પુરુષના ગુણ તો મુમુક્ષમાં આવે છે ત્યારે સ્વામી બોલ્યા જે સત્પુરુષના ગુણ તો આવે જો એવાને નિર્દોષ સમજે ને સર્વજ્ઞ જાણે ને એવા છે તેની સાથે કોઈ પ્રકારે અંતરાય રાખે નહીં તો સત્પુરુષના ગુણ એ મુમુક્ષમાં આવે છે પણ તે વિના તો આવે જ નહીં સ્વામિનારાયણ હરે એ સ્વામીએ વાત કરી જે મહારાજ એમ કહેતા જે બીજા તો અભાગ્યા પણ જાદવ તો નિરંતર અભાગ્યા એમ કંઈ નહીં બોલ્યા જેવા મહારાજ છે ને જેવા સાધુ છે તેને જેમ છે તેમ ન જાણે તે તો નિરંતર અભાગ્યા છે કેમ જે છોતેરાનો મેઘ વરસ્યો ને ઉઠે મેહે કાળ પડ્યો ને ગંગામાં નાહ્યો ને માથું કોરું રાખ્યું અને એમ જાણ્યા વિના આ સત્સંગમાં રહ્યા છે તે તો જેમ છોકરા વાછરડા રહ્યા છે એમ રહ્યા છે પણ જેવા છે તેવા જાણી શકતા નથી અને સત્સંગનો મહિમા તો બહુ મોટો છે તે મહારાજ કહેતા જે આ સત્સંગ તો બ્રહ્મરૂપ ને મહાવિષ્ણુરૂપ છે એમ કહીને બોલ્યા જે ધન્ય ધન્ય સોજન શોધી સત્સંગથી આયો व्रत जब जोग सबन को फल कियो वचन में वास भयो विहद वासा, हरी हरी जन रस रसरूप रहत तहां प्रकट प्रकाशा जेहि मन वचन पर वेद कहे तेहि सुख में संतत रहे जन मुकुंद सो सत्संग को महिमा को मुख से कहें एवो सत्संगो महिमा कहो